અધિકાર છે ભગવાન આત્માધિકાર કૃષ્ણ ભગવાન આમ ભાઈ જોઈ ગયા તા એવું જોઈ ગયા ધ્યાન કરતા વાસી દે ભગવાન જેને ના ફાયર છે ગાડીને સમજા કે રજીવાતે રજી કરવા જે હે વાત કરને હા લે લે હા કોલ લઈ લે કોડ નથી કામ એટલે આ બોલવાનો આ સુના નામ તો અરરિરન રિરન રિરન ટેલિફોન ફાઈર હા ફાઈરો જી ફાઈર ઓ જી રિરન રિરન ટેરા Don't worry for the estate. Try to worry for the job. You are also temporarily ill. I am permanent. You are permanent in this morning. So you will be temporary. Adjustment. આત્મા ભેડો ઝેર ભાઈ ના થાય આત્મા કંટ્રોલ ના થાય નહીં આત્મા ને ખબર પડે સમજાય કે આ જુદી બાવર માં ગયા હું બા મગરદાસ મગરદાસ કપિલ કપિલ હા કોઈ બાબો છે ડાક્ટર બી કરે કોઈ બાટ વગાડે કોઈ બાબો છે બરાબર રાત્રે ગયાર અગિયાર આવે ને બાળું પૂછે નઈ કોણ છે હું અરે ભાઈ હું કોણ છે તું છે ને હું બાવો અરે મારા બાદ બઉ છે પણ તું કયો બાજુ ફિરોજીમ નોટ પદાદી હું જાતે માય સેલ્ફ પણ દુનિયા કોણ કેવી શકે ટેમ્પરેરી વસ્તુ બીજા ને ટેમ્પરેરી ના કહી શકે બરાબર ટેમ્પરરી વસ્તુ ટેમ્પરી કહી શકે પોતે પર્નન્ટ હોય તેરી વસ્તુ ટેમ્પરેરી ટેમ્પરે છે કે નહી પરમાનન્ટ હોય તેને આમ આ ટેમ્પરે જેવું છે ન બે ભાન પડે આ તો ભવન થયેલું એટલે તમને ખબર પડે બે ભાન પડે છે કપિલભાઈ પૂછે છે કે આપડે જ્ઞાન લીધું પછી પણ ભાવ કરાય છે જે ભાવ વિવાજુ શું ભાવ થાય મારે જોઈ કાઢી લે મારી છે બાકી લવા દે રાટલી ધ્યાન ખત ના રેવા લઈ જાય મારી જાય એમને આપી દે હારી દરેક વસ્તુ એના મારી પાસે જાય છે ને રસ્તા મારી થયું મારતા મારી વાહ પાત્રિસ્ચાર્જ છે તમે તોડી શકો છો ને આવું થાય છે આ જે થાય છે કાઢી લાયું અને આદર્શિય નબાદરફે બધા કે ગાડી માં ભૂપેન્દ્ર લાકડા માં ગયા ગીલો એટલો બહુ લઈ ગયો ચોખ્ખા કિલો બધું માસ બઉ આવે તો હજી મારે એમ મારી ફરતે બદલે જાય એટલે એમને હિસાબથી થાય એમને આત્માન સારું રહે કેવળ વિનાય કરી લેલી હતી કરી મને હા વેલિલેશન આ দাদা લેલે ગલતી નહિ ભલા આત્માનનો રિલેશન નહિ સમજ બની આજે કરીને આજે એક વિધી કરીને તમે હા એ કરી દો કરી ની એને મા દીકરો ાયણ નહી કરવી પડે પાછું જો હાથમાં આવે તો એ રાગ દ્વેષ ફરી વાત થાય મહેશભાઈ એમ કે છે કે આપડે રાગ દ્વેષ થાય અને દાદાની ભૂક વાંચીએ એટલે ચાલુ જાય પણ પાછું સમય જતા પાછા આવે અને રાષ્ટ્ર ખબર પડી ગયા એમ કે ખબર પડે એમ નઈ થતા જે જોઈ શકે મહેશભાઈ મહેશભાઈ મહેશ ને થાય છે મે આવી ઓર ઓર ગઈ ઈદરે એકલા પડીએ તારે એકલા પડ્યો છે ઓલી આજમ ના કે આ એકલા પડીએ તાર મે આવી ઓર ઓર દાદાજી મરેલા તું આવડો બડી અંધા પાપ પર કેવું આપળવા સાહેબ છે ને આયે છે દાદાડો બરાબર પરફેક્ટ ને બડી અંધે ને કશું તતો નથી ચાર્જ થી પડી પાસરા કપિલ નવા કર્મ બધા આત્મા એક જ ના આજે આપડે સામાયિક કરે છું એમાં બધું ચિત્ત બધું વિચારતા હતા સુરેશભાઈ પૂછે છે એક જ વસ્તુ છે હું જ્ઞાન આપું છું ને ચિત શુદ્ધિ કરી આપો છું તમને આનંદ લાગતા અસુ ને લઈને મારો મામા થાય મારો કામ થાય તો એમનું સુરેશભાઈ નું કેવું છે કે આજે સામાયિક કરી બધું દેખાયું કે આપડે ને મારું મીડિયા માં જતું રહે મન કેવું આ શેર નીકળે બહાર ધમ ધુમા કરે બહાર કોણ નીકળે કપિલ નતો હોય ક્રિકેટ પછી શક્તિ છે મનમાં એ શક્તિ મન તો વિચાર ઘર આવે ને મન વાતળું છે લાઈન છે આપણે ભટક બંધ થઈ જાય બુ કેવી કેવાય કેશ એટલે બુદ્ધિ કેવાય વધારાની જેટલું તમે સારો કર્મ કરો કર્મ સારો કરો પ્રસાગ બુદ્ધિ હોય છે અને ખરાબ કર્મ કરો દૂર બુદ્ધિ હોય પ્રકાશ કોને કહેવાય હોય તો ના સમજાય એ વાત બહાર પાડવું નહીં થોડી બહાર મૂકવું સમજાય શું વપરાય છે આ શેરીમાં ચેતન હોય તો આ શેરી ચાલે ચેતન ને હાજરી ના હોય ના ચેતન કજુ કરતું નથી પાવર ચેતન હોય ને પાવર ભરીયે કે પાવર બેટરી છ મહિના ભરાયા કરાવર ભરાયો એ ચાર થયો આ બો માં નવું પછી ચાર્જ થાય સાઈડ બેટરી હોય ના પાવર ભરાયા કરાવર ચેતર ચેતન ના કેવું લાગે છે બેટરીમાં પાવર ભર્યો હોય વસ્તુ ચેતન આ બધું થાય ભગવાન છે બરોબર ભગવાન જ છે થયા છે હવે હજી એક બે વધારે ચાર્જ થશે એમ શું કારણ કે તમારી આજ્ઞા પારજો ચાર્જ ચાર્જ તમારે હેન્ડલ કઈ કરવી પડે થાય ત્યારે મોટર હોય ગાડી હોય બધું ચાલુ હોય તો ભાઈ માસ્ટર ઘેર બરાબર આવે એવું ગરબે ના ભલે ભરે ભરે દાદા પૂછાય તો આવું બધું પડે કે અમારી આગ્રા પડે રીતે મુક્ત થાય ને હું આથી હિન્દુ આપણને આપડે સુરેશભાઈ પૂછે છે તો આ રીતે આપણે હિન્દુ માં જન્મ મળશે નહીં એવી જગ્યા ઘેર આવે તૈયાર તૈયાર પકડ્યું ઘેર આવે તૈયાર પડે મનમાં ગમે મનમાં એમ થાય કે આ પછી પાછી કે બુદ્ધિ સમજાયું છે સમજાયું જ બુદ્ધિ સમજાય સરસ કરવું કહીએ તો મને મારે વાત ફરી વાર બહાર બોલું નહીં આપડા અલ્લા અલ્લા ની બાકી Ya la ya para mi da બધી આગળ બળું અને ખુદા એ આપણા સર અને ખુદ ને જાણે ખુદા ખુદ ને જાણે જાણે ખુદા દાદા બતાવનાગીરી રત્નાગીરી અમારે નું કામ ચાલે જખલ તે રોજ ફરવા આવે તો મને જુએ એને આકર્ષણ થાય છે દેખાય તો બધા દિવસ આપડે તને શું લાગે છે કારમાં તો લખ્યું છે કુરાન માર સુદાર હોય છે અલ્લા કોઈ થઈ શકે નઈ હલ્લાહ થી કોઈ ભર્યા નહી ભાઈ તમને સાંભળે તમારે કેમ અમા થાય બાદશાહ તો શું કઈ આવેલો બોલવી તો અસબલ બાદશાહ નહીં બોલો શું કારણ કે મળે માર ખાઈ છે કે તમને બડી ચીજ છે ભગવાન આ પરમાત્મા કેવાય કઈ ને ખુદા તો ખુદ ખુદ ચાલે જો અમારી ભાષામાં તું ભાષા ન હોતા નહી તો આ ભૂતો પૂરા થઈ ગયા પણ બોલી હશે નહિ પૈગમ્બર કોણ કોઈ તૈયાર મોહમ્મદ મોહમ્મદ પૈગમ્બર મેસેન્જર જો ખુ ગામ આવે છે બનાયા ખુદા ન બનાવે ગુજરાતી બોલો દે તમા જે ભગવાન આવું કુદરતે The world is the puddle itself. God has not puddled this world at all. Only scientific, circumstantial, evidence. Because... You believe? Why can't you tell me? If you are a small person, you are a small person. દૂસ મેળે છે ઘેર નાસ્તો વાસો કરાવીને નાસ્તો કરાવે દાદા એ તો રસ મઈ બૌ જોરદાર બનાવે છે રસ મલાઈ નરકીશન બઉ જોરદાર બનાવે દાદા પાસે બધી વાતચીત કરાય છે બોલ છોટા છોટા આદમી એટલે લઘુત્તમ પર છું અને ગુરુત્તમ પર છું જેને કાર બોલી એથી જ નું એથી નાની પુર શું કે છે એમ તમારે તો લખડ છે તો એવું કેવા લાગુ પછી બોલાય ને ભૂલ ને લઈને ભૂલ ભાઈ નઈ એટલે મને દોષિત કોઈ દેખાતું નથી ગમી તને ગમ્યું બંને આવી ગયો છો તમે મટલ કોણ આપે બેબી છે એમની છોકરી દાદ હું દાદા બગવા નથી દાદા ભગવાન હું આમ કોલું છું આનંદ થયો ભાઈ ને એને કઈ પણ અત્યારે જોબ ની તું દાદા ભગવાન નો દે દેખા સમજ ને બીજું થોડું બતાવે છે આપડા જે દ્વારકાુજરાત ના પડી જાય કપીલ બોલા બધા બોલો કરો હું સાચો છું બોલા બધા બોલ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 दा पर गजा सुत है कोई यार मत मत सुत है ओई चले नहीं सुत मत सुत है मत बदला गोजियो मारी बाने सेल कर सुत है सुत है मत सुत है अदेला गोजियो मारन जाई है सुत है मत सुत है मत सुत है हमन दो सुत है मत सुत है मत सुत है मत सुत है मत सुत है मत सुत है मत सुत है मत सुत है હાજર થઈ ગયા શું શું કર્યું હાજર થઈ ગઈ પેલું દાદા બોલા છોકરાને બોલાવાના તમને આનંદ થાય છે એમાંથી આનંદ આવે નહી જાય હાથમાં ઠરે આવું કર અત્યારે આ એક દાડો છે હાથ ને ત્યાં આવતી હોય તો પોલીસ વાળા જોવા જઈએ પાછું એક માઇલ ના આવતા રહેવું ના કરવું ઘેર ના નહી મનમાં ખરાબ વિચાર આવે તો ફેરવી નાખો પછતાવું કરવો આવું કેમ વિચાર આવે એના માટે ખરાબ વિચાર આવે તો પસ્તાવો કરવો પૂછાયો ઘર માલ ભરેલો છે કેટલું પચાસ પચાસ હજાર આપણું ઇફેક્ટ છે આ એનું આપડે જેનું આ ફરક છે તેનું ફળ છે આ મારે જ્ઞાન છે એમ જોયેલું છે એનું લઈ ગયો એટલું એ બેટર એટલે પેપર લઈ ગયો નઈ અને પરીક્ષા ગેર સમજતી આમ તો ભૂલાઈ ગયું છે આમ તો અહીંયા ભૂલાઈ ગયું છે નહીં ભૂલાઈ ગયું પણ નહિ ભૂલી ગયું યાદ આવે મેં કહ્યું ખ્યાલમાં આવી ગયો આ તમારી ઇજેક્ટ છે પરીક્ષા આપી હોય તેનો આપડે ખ્યાલ નાખે માસ્ટર નાબાઝ કર્યો આપણું સાસુ છે ને એનું કોઈ ના લે છે ડિફરન્સ ના પડે આપડે હવે ખરાબ છે નાપાસ બધે મારું રીઝન છે સમજાયું ને એવું જરૂરિયાત આગળ લખીને mas não tá fazendo nada. Tá, mas é, direita aqui. Bora lá? Tá dentro do meio. Não tem nada para fazer. Limitné, mas limitela dobrar. O drama por duro onde dá para estar. કામ કરવાાર રમતું જાય વાત કર્યું અને બાર આપીએ એટલે બધું બન્યું મારી મારી આવું કરી ગુનેગાર છે કુતું હમકી શકતું નથી એટલે ગુનેગાર હું ને હું તું મને ઓળખી નથી પેલા જેના માપી રહેતી એને બધું બધી રહેતી હા લે આ તે ના લોકો દે આ ગામ આમાં આમાં એ જા કુટાલ દે બોવાનું ને લોકો દે એ બોણે પોણે પૂછો તો કને બોલે ખાઈ હા બળરા તમે મયુ હા ઓર ઓર આ હા આ એનું કામ છે તો હા એનું આલે આ બોલે દાદા સુનિલ છે એલ એપી સુનિલ રામ મોહન ને સુનિલ સુનિલ સુનિલ જય સચિદાન જય સચિદાન માયા મજામાં થિ સચિદાન માન તારા પર બહે પર આશીર્વાદ મારા